તુરત જ બતાવી બોલતી ને તો તુરત માં થઈ જઈએ ને આ બાના લોકો જો જાણે છે તુરત માં થઈ બાના લોકો ના આ લોકો જ છે ને કદા ક્યાંય નહી તુરત બાત તો શું તો તુરત માં જઈ લેવો અને માં એમ બેયે રાયજી દીધી દેજ ને કે ને કે બાળકોમાં તો થઈ કઈ દ્રષ્ટિએ બધું વૈજ્ઞાનિક રીતે જાણવું પડે એવું તમને જણાવ્યું ઘર ઈ પધલ ઇજા એવું પાણી કેવું ઘર કઈ પગલ આ પધલ ઘર કરે થાય બેલે કરે તો આખું જગત પગલ માં રાદ માં જોયું ને આ બધલમાં ડિઝોલક થઈ ગયા હોય તો આ સોલ ના કરે તો હજી પગલ માં થઈ ગયા હોય બધા દાદુ ગમ્યા છે અત્યારે બધા હમા જ આખો દાડો મોડા આદિ આદિ તાદી અને પાલિયા ગ્રહિત પરિણામ પગલું રન રિલેટી ઉપાય રન વ્યુ પાણી સુધાર્થ મા એન્ડ યર લેટીન પાંખી આકે બાય લેટી હું સાંગી આલ યેન્ડ એન્ડ યર બેટર ઓફ મન્ડે બાય લેટી હું બાય મત સારી એન્ડ વેલ કેલ કેન્ડ બુટ તમને સમજાય મામા બધું બોલી ગરવાનું રીતે તમે શું જાત બોલો ને રિયલિટી મમ્મી ક્યાં ગયા અમદાવાદ છે અમદાવાદ તને સમજાવિલે પાણી શું છે <laughs> <Shudad. laughs> <laughs> <laughs> <laughs> ભેદ પડે ભેદ પડે ના મને ગધેડું જ મળ્યું ગધેડું ગધેડું જ બહુ બોલ ને લગ્ન કરવા જ પાછા આવે બધે તમે તો શું ગધેડા નહીં જોયોગવાન પુરુષ રિયલ રૂપાઇન સીધા ઉપાય ના આફ્રિકાનો રિયલ રૂપાણી સુધાર્થમાં બીજું ને આ બે સોલ્વ થઇ ગયા તમે જાઓ છુ તો આ વાકે દેખાશે અને અંબેની વસ્તુ સીધા ના થાય લખે પેટર્ન કઈ પેટર્ન માની સમજાય આપડા જમાઈ ખરા તો રીલેટી જમાય રિયલ વિભાની શું આત્મા અંદર ની વાંખે રિયલ દેખાડે અંદર ની આ દિયલ પછી તમને આપી આ તો આ વાપરવાની તમારી શરૂઆત કરી અભ્યાસ કરવો પડે પછી સહ થઈ જાય બરાબર ને અભ્યાસ કરવો પડે સમજે આ ધોવાનું ત્યાં થોડા થોડા કરજો એટલે જેમ નવું ઇન્જિન હોય ને બહાર પડે ને આગળ મારવા પડે સમજ ને એટલે પહેલું જરા કરવું પડે પછી છતાં જ મેઘાને સહેજે છે પછી અમારા ખરાબ વિચાર જ ના આવે વિચાર ના આવે પાંચ આજ્ઞા આપવાની પાંચ આજ્ઞા પાંચ આજ્ઞા આપું છું કે ત્રણ દિવસ કુસંગત છે પાંચ આજ્ઞા પાડવા શું કરવાનું કેટલી આજ્ઞા આપી દાખલ બે એકવાનું અત્યારે બધી તો તમને એમ લાગતું તું અમે કરીએ છીએ અમે કરીએ છીએ આપણા કરતા હોય મહારાજ કરતા હોય તો મને પણ ઘણા માણ હાત્મપ્રકાર કરતી ખાય ખરા ઘરો આવો હોય કાલે ભગવાન બધાને કરતા નથી ભગવાન જે કરે તો એ બંધન થાય તમે કરતા નથી ખરી કરતા માનો છે એ શાંતિ છે સમજ ને તેની સંસાર ફતેંદાજ ના થઈ ગયા પણ મોહન કરાવી છે પણ આવે એમ વ્યવસ્થિત પ્રેરણા કરશે મોહનજીને વ્યવસ્થિત શક્તિ આ ગયા જે કર્મો છે એ ભાવ કરેલા કર્મો હતો એ બધા સ્પીડમાં થાય મોટા મોટા કોમ્પ્યુટરમાં સ્પીડમાં જાય ને એ પછી કોમ્પ્યુટર ફળ ઉપર આપે હવે એ કોમ્પ્યુટર સમસ્તી નામનું ઝડપ છે નથી તો એનાથી આ બધું ચાલ્યા કરે કમ્પ્યુટર પીડમાં ભાવ થાય ને એ ફળ મળે બીજા કોઈની વચ્ચે આ હાથ જ નહીં ચાલવો પડતો એ બધા દુનિયા વ્યવસ્થિત નામની હું એને વ્યવસ્થિત કઉ છું અંગ્રેજીમાં સાયન્ટિફિક સરકમ સરંદર શાળા અનાધિકાર જે આ વ્યવસ્થિત વ્યક્તિ એ વ્યવસ્થિત જ રાખી શકે તમારું વ્યવસ્થિત રાખશે વ્યવસ્થિત રાખશે વ્યવસ્થિત કરતા તેમ કઉ આપશે મોહનજી ગાડી ગાડી બરોબર ના આપતા કેવું ક્યારે ધીલેરી નો ખાય બઉ કરતા હોય નોકરો જીવિત હતા કેવું ચાલ કરો પાડોશર્મ બતાવો પડે કે બતાવો પડે પાડોશી નું ધર્મ બતાવવો પડે કે ના પડે પાડોશમાં રહ્યા આપડે હર્ષ ને બી હિના કયા કયા ધર્મ રહ્યા ત્રગતા આ મોટા ધર્મ કઈ ને સીધા નહીં કે ધર્મો છે ભગવાન ના ધર્મો અનેક પ્રકારના બધો તબક્કા તારે સદેવામાં વ્યવસ્થિત નામની શક્તિ કરી લેશે અને આ જે છે તેને વ્યવસ્થિત તમને સમજાઈ ગયું આવો સમજી ગયું તમને સમજાઈ ગયું ચાલો મને બી સમજાય છે કે ચાલો હાલ ભગવાન અકર્મ સ્થિતિ કહી જ્ઞાન થી અકર્મ સ્થિતિ આવે એટલે કર્મ બાંધાશે નહીં કર્મ કર્મ કરશે તો કર્મ નહી કર્મ કરવા મોહનજી કર્મ કરશે તો એ બંધાય નહી આવે આ છૂટવાનો કર્મ છે કેવા છે અને બંધાવાનો કર્મ બંધ થઈ ગયો અને છૂટવાનો કર્મ એટલે ભોગવાનો પ્રારૂ ભોગવાનો સંચિત કર્મો રહ્યું નહીં હોય આપણે દસમીભૂત કયા ગયા કર્મ કર્યો કર્મ સાય પ્રકાર નો હોય તે પ્રકાર તમને સબ્જેક્ટ કર્યો નહીં તમને પાડી દાખલા તમને સમજાવું પાણી હોય ને પાણી રૂપિયા ના કર્મ પત્નીભૂત થઈ જાય પણ બરફ રૂપિયા થઈ ગયા હોય ના થાય બરફ રૂપિયા થયેલા હોય ભગવાન આજ કર્મ પત્નીભૂત કર્યા છે તેથી તમને જાગૃતિ નિરંતર રહેશે બાળકો જાગ્રત રહે જ નહીં જાગૃતિ ના હોય દેહવાન પણ હોય સમજે ઉગાડી વાકે દેવવાન પણ હોય આ જાગૃતિ નિરંતર રહેશે કર્મપતિભૂત થયા છે અને આનંદ રહેશે ચિંતા ચિંતા બંધ થઈ જશે આજુબાજુ આજ્ઞા પાડી નહીં કે સો ટકા નહીં પણ સિત્તેર ટકા પાડો તો એમનું ગેરંટી આપું છું ગયા લાગતા મળજો અરે આજ્ઞા તમે અઘરી ગયા તો એ લાગત મત ગયા છો અમુક વ્યવસ્થિત નાની જગ્યા તમારું કરી લેશે તમારે તમારે ચિંતા ઉભા રહી નહીં સમજાયું તમને વ્યવસ્થિત શક્તિ કેવી રીતે હેલ્પ કરશે વહેલી ના પૂછશે ડાક્ટર કોઈ જગ્યાએ કોઈ જગ્યા ધરા થતા હોય આપડે કેવું સ્વીકારવું પડે જાગૃતિ નામ તમારે જગતી બધું કામ કરી લે છે આ વ્યવસ્થા દાખલા આપવું વ્યવસ્થા કામ કરશે અને દાખલા આપવું આ પ્યારો છે ચાલો હું ઓમ લઈને જતો હોઉં પણ સરખ્યો એટલે પછી આમ પ્રયત્ન કર્યો છતાં પછી તૂટી ગયો તો કોને તોડ્યો અહિયાં કરો મેયત્ન કર્યોનો પ્રયત્ન કર્યો કોને તોડ્યો વ્યવસ્થિત શક્તિ શક્તિ એવું હોટેલ વાળું કહું કચી એટલે એકલા રો અમલ કરવાનો બરોબર એટલે આપડે ઘરમાં આપડે ઘરમાં નોકર ચાલી ને આવતો એ રીત નોકર ચાલી ને આવતો હોય રીત કપ લઈને અને એના હાથમાં પડી જાય લઈને આવતા હોય નોકર હાથમાં પડી જાય તો કોને ભાગ નાખી ના તોડે વિચારો તો આ વ્યવસ્થિત શક્તિ એ તોડ્યા શા માટે તોડે આપડે હિસાબ આપવા આવ્યો હતો પચીસ રૂપિયા પચાસ રૂપિયા હિસાબ રૂપિયા કર્યો નોકરી બાબત નોકરી નિમિત્ત છે બિચારો ને હવે પહેલા તો આપણે શું કરતા હતા નિમિત્ત પડતો હતો કે તારા ભાગલા શું બે નિમિત્ત છે બિચારો આ વ્યવસ્થિત તમારો હિસાબ આવ્યો કે આ તમારું ફાસ્ટ થયું સમજ ને એટલે તમારે નોકરીને શું કહેવાનું દાજો નથી ને ભાઈ છે નોકર ની તું કરેલો બધવા નોકરત નહીં છોકરો કરે ના કરે તને અંદર પ્યાલો કેમ ફોડી નાખ્યો વ્યવસ્થિત પછી આ જો એટલે દુનિયા અર્થવ્યસ્ત ચાલે જ નહીં એટલે કારખાના વાળા બીડો અત્યારે એટલે તોડફાડ એ કરે છે અને સપ્લાય પણ એ કરે છે તમારે તમારે સપ્લાય પણ એ કરે છે હા બીજો દાખલો આપું બેંક માં બેંક માં ગયા અને એક બધા બસો બસો ફિલ પડ્યા છે બે હજારની ચેક રાખી અને બે હજાર લીધા એટલે એક જગા બસો પડ્યા ઠંડી બીજા બે હજાર મૂક્યા ને પછી આપણે ગરમણી જતા હોઈએ અને બોર્ડ વાંચ્યું શું કરવું પડે જેવું બોર્ડ હોય છે ને આપણે શું કરવું પડે ભગવતી ભાઈ જરાજો ખરાબ છે ગજુ ડાબી દેજો એટલે ભગવતી ભાઈ ગજુ ડાબી રાખે અને પછી પણ કોઈ થયું એ તમારે કાતી નથી હોતી એ માટે મરતે મરતે તૈયાર રાખે આમ જેમ ફેંકે અને હાથ જાય કાપી ગયો કોણે કાપ્યું વ્યવસ્થિત વ્યવસ્થિત એ કયું ગજું કપાડે એ ધોઈ લેવું કે બે હાજર વાર ગયું એટલે ગયું બે હજાર વાર ગયું એટલે આપણે નિમિત્ત છે કાપનારો કાપનારો નિમિત્ત છે પેલો હિસાબ ચૂપ્ય કર્યો આ જાત આ વ્યવસ્થિત ના કોર્ટમાં આપણે પકડી ગયા પેલો જયારે પકડા જતા વ્યવસ્થિત ને પકડાય જતા એ બનેલા હજુ એ પકડવા નથી હોતા બેલે ના ખાય સમજાયું ને આ વિજ્ઞાન હાંધી રીતે આ બધો રૂપિયા સમજાયું ને હવે લોકો પૂછે ભગવતી ભાઈ શું કર્યું શું લઈ ગયો આપડે કહીએ તો બધા આપી દે હોવા બધા ના તો આપડે આપડે કઈ દેવું બસો આજુબાજુ બે હાજર મૂળ આપડે મૂળ આપે બી છે બે હજાર શું કરું અમરતા ગુરખા હતા એ લખતા અમૃતતા બે હાજર ગયા કાળો ખાવાનો એટલે આપણે પછી આગળ જતા પોલીસ ગેટ આવી તો આપણે પોલીસ ગેટ ખબર આપી દે છે કે સર અમારે આ કપલુ કપ છે એમ કેસ નહોતી લેજો ત્યાં શું કર્યું કે બે હજાર સિલિંગ એટલે એ કેસ નહોતી લે પછી આપણે ઘેર જવાનું ઘેર જતા પણ મન તો કઈ હોય ને પ્રગતિ નહીં એ મન પણ પ્રગર કમ આગળ કશું આપવાનું શું નહીં હેલ્પ કરે નહીં શો આ વ્યવસ્થિત છે તેનું શું કેવું કે મન એટલે આપણે મન ઊવા નહીં દાખી અને હેલ્પ કરશે આ રાગત બધું છે ને તેને મન બગાડી નાખી એટલે મન તો ભગતજી પણ તાબે ગયું આપણા આપણા તાપવા માં નથી આવે એટલે આપણે શું કરવાનું ઘેર કહી દેવાનું એટલે ખૂબ દૂધ નાખીને સતનારા પ્રસાદ દિવસો બનાવો બનાવો અને આપણે અજે હવા દવા ઇકડા ધરાવત ખાવ એટલે થઈને ઉઠ્યા તો પાન પાન પોલીસ વાળા આવેલા હલવા માં પોલીસ વાળા આવેલા પોલીસ વાળા કેવા તકલીલા કઈ શું કયું કહો ને હમરે આખી રાત રમી રમીને આપડે કઈ કયું વધ્યું છે લાવો હાડી પટ્ટી લઈ આઠસો સો ગઝા મૂકવાના હારી પછી રહ્યા તમે પંચર પોલીસ થાય ચા પાડી એના કરતા આટલી ઘેસ વધારે આ વ્યવસ્થિત આટલે પાછા મોકલ્યા શું કર્યું તમારે એનો હિસાબ જરૂરિયાત કાપી પાછા મોકલ્યા બરોબર પડ્યું એટલે આપણે આઠસો સોટો ચોપડા ઉધાર્યા ત્યાં જુદી ખાતે ચાલ બોલશે ને બે દાખલા પીલો અમુક અધૂરું લાગે છે અમુક આ વ્યવસ્થિત અહંકાર અંતોષ બધું એને તાબે ગયું આપડે એના જ્ઞાતા દસતા હોય ને મન પૂજાકૂટ કરતું હોય નહીં આપણે જે ખરાબ વિચાર કરતા હોય ત્યારે આપણે જોયા કહ્યું આપણે આપડે એમ કેવું કરું ભગવતી તો આજના કઈ અઘરી છે આજ્ઞા પણ એ હનુમાન બંધવાળા કેટલા છે તમારે લોકો રોડા બંધ વાળા હોય એ રોડા નું લોન તો છોડવા પડશે જોવાય લે છોડવા પડશે કેટલાક ઋણ ડાક્ટર તો હા ડાકર ડાક્ટર તો પેશન્ટ આવે ને પેશન્ટ આવે તે ઋણ તમારો હિસાબ હોય તો ખબર ના પડે આ દુનિયા છે આડે ચાર વર્ષ છે પાંચા આપડે દવાન થયું એટલે ચોખ્ખું કરવાનું ચોપડા એટલે આ ચોપડા ચોખ્ખા કરવાની ત્યાં ત્યાં હવે ઋણ બંધવાની શબ્દ બોલતા ફાય ઋણ બંધ એટલે એફઆઈઆર ફાઇલ કરી દાઇલ તમારે આ મોહનભાઈ તમારી પહેલા રૂબી ભાઈ મોહનભાઈ કેટલા રમી ભાઈ તમારી કરી દીધી તમારું આ જ્ઞાન બીજું વિનય થાય ને આ પહેલા ભાઈ અને આને બાર બીજા નંબર ના ભાઈ તમારા અને એમની એ પહેલા ભાઈ ને ભાઈ રમી અને બે બી ત્રીન ચાર પાંચ તો આ ફાઇલ આપડે જેટલા માટે ફાઇલ થતી હવે આ ફાઇલ સંભાવે નિકાર કરવો કેટલી દાખલ કેટલી છે ફાઈ નો સમતો જે ફાયદા સંભાળો નિકાલતો હસ્તો આવે તો આપણે હસવા નથી સંભાવ નથી કરતા હવે તે હસ્તો આવે તો સંભાળ રાખવાનો એ ચીડા તો સંભાવ રાખવાનું મારા દાદા ની આગલા પાડી સંભાળો નીકાળતો ને તમારે આજ્ઞા પાડવાની પછી આજ્ઞા કરવાનું તમારે મનમાં આવી જવું જોઈએ એ બધું પછી અમદાવાદ થયા હા એના દાખલા આપ્યા બોલાવ્યા આપડે સરકારી ઓફિસ માં જોવું છે અંદર કહીએ કે ભાઈ અહીંથી ગુમ પાડીએ કે ભાઈ મારી થાળી મૂકી દો મારો આભિર્વાદ બહુ એ અંદરથી બોલે આપણને હમણાં કે પાંચ મિનિટ એને આવો હું તૈયારી કરું છું સમજો ને એટલે મિનિટ થઈ એટલે ત્યાં જવા મળ્યા ને જવા ત્યાં બેસતો શું જોયું આપણે કઢી ઉતારા વનથી કરી હવે આપણે જ્ઞાન થી કોને ઉધી કરી એટલે આપડે એમને શું કેવું કે દાદા નથી ને કેવું એટલે બાળકૃષ્ણ સમજી જાય ને હવે એ બીજી આજ્ઞા તમપારી એમાં જોયું હવે ચોથી આજ્ઞા હવે ખાઈ ખાવા એ નિકાલ તો કરવો પડશે ને જમવા ગયા ભૂગ્યા ઉભી જવાનું આ બાર એક સ્થિર થઈ જાય એટલે આપણે એને કહેવાનું એ ફાઇલ છે ને નંબર ટુ એમ કે સંભાળ નિકાલ કરવાનો શું કરવાનું સ્થિર નિકાલ થાય બાખરી છે તાજી અમે નહીં બનાવી બધા અથવા એટલે એમ સંભાળ નિકાલશું બીજો દાખલો આપવું આપડે એક રૂમ માં ગાઢા ગાઢા સુસાબ ના ધ્યાન કરીએ છીએ ગાઢા ગાડા પર આવું અભાજ થયો આપડા સમજી પેલા લાગતો આપડા આપડા વૈજ્ઞાનિક ના વર્ગણ હોય વરગણ હોય ઉના જો આપડે ઉઘારીએ નઈ તો વધારે શું લેણ ઉઘાડી ફાઈલ બીજી પચાસ થાય આપડી જોડે ગ્રોસરી વાળો સુલેમાં જતો હોય પચાસ માલ લઈ કરી પૈસા કડના પૈસા આપતા નથી મસાજ પૈસા એક વધારે કિલાય એટલે તારીખ બજેટ ચાલીસ કિલિંગ ના ઝઘડો છે એટલે આપડે એને પેલે મારે પૂછ્યું કેમ ભાઈ આવું કરાયર ના સા વધી ગયા છે એટલે આપડે હાજર પામના ઘર કે આપણે પાડું જે ચા પાડી કરાઈ અને બજેટ ચાલીસ બધે પચાસ કિલિંગ ના મને હોવા કહીએ નામ યાદી પછી ચાલુ બધે એક નાખવાનો અને પછી જતો હોય તો આપડે પેલા ભાઈ કોઈ દુઃખ નહીં વાંધો તો નહીં થાઉ એટલે ફાયદો નહીં કરો નિકાલ કરતો સમજો ને મોટું દેવું થઈ ગયું હોય લાખ નું અને આપણી ભાઈ લાખ હોય થોડું થોડું આપી બહુ આપડે રવા દે મને થોડું ધંધા દો અને બધી વસ્તુ મારી પગે અડી આપડે ગુજરાત કરીએ આપડે ગુજરાતમાં જોવાની એટલે આપણને હરકત ના આવે ને એટલે એના મનનો સમાધાન કર્યું તમે કહીએ પૈસા જાય ને જેમ સંભાવ નિકાલ કર્યો છે એમ નિકાલ થઈ જાય ઘડું રહે તો બધા માની જાય જોયું હોય ને થોડું આપેલ પણ બિઝનેસ કરવા માટે લગાવવું પડે મેં તો કહીએ છું એને પેલા સમજે ફાઇલ નો સંભાવ અધિકાર કરવો શું કરવાનું છે તમે પરિસ્થિતિ ખરાબ આવે છે તારી ફાઇલ નો સંભાવ કરો આ બે દાખલા બે દાખલા તમે અમજાયા ચારમાં ગ્રી કાઢી નાખી હા પાછું રા ભગવતી રાગરું કાતું છે ને ત્યાં સુધાર્થ ના નથી ભગવા કરી રીતે સુધાર્થ ના તો દ્વાડ્યો હતા એટલે સુધાર્થ ના થયું ખાતું એટલે જે જોડતા હતા એના નામ પર મકાન પર છોકરા એનો ભગવતી નો આપણે સિદ્ધાર્થમાં અરે આપણે શું કરવાનું કે આ બધું તો વ્યવસ્થિત ને ઘાતે કહી વ્યવસ્થિત તો ચઢાવી લઈશી આ ચોપડે પણ આપણે બીજો રાખવાનો મોકલી દેવાનો સિદ્ધાર્થનો ચોપડો સુધાર પાડતો આપડો પાંચમી પાંચમી આજ્ઞા છે સુધાર પાડો ચોપડો સુધારપણ ચોપડા ઉચી રાખવાનું જેથી તમને આજ્ઞા પાડશે ને એ બધું ગમે આજ્ઞા તમે જેટલું પાડશે ને એ બધી જગ્યા બીજું જ્ઞાની કું ફરી જ્યાં જ્યાં દર્શન તમે તો વધે પાંચ ખર્ચીને ભે તો દર્શન કરી નદી માં આવ્યા હતો બને એટલું પૈસા ઘટતી નહીં પણ દક્ષિણ સવાર ને રાખજો અમારા આશીર્વાદ આપી દે એકદમ આ તો અનંત અવતારની ખોટ છે કેટલા અવતારની ખોટ છે બોલો અનંત આવતા આ એક હવે વાળવાની છે એટલે જ્ઞાની શું દક્ષિણ દક્ષિણ ચૂકતા નહીં રાતે જાગરણ થઈને ઉજાગો થઈને આ બધું જીતું એટલે પહેલું છે કે જેથી આજલા પાછળ પુસ્તકો આપવા કાગળ જ જો મોકલી આપશે અને ઈન્ડિયામાંથી મોકલી આપશે ને આ પેલા પુસ્તકો આપજો પછી પેલા પુસ્તકો આપજો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 લોકો આ પુસ્તક મારા પાંચ ટકા પુસ્તક મારા બાપા હેઠળ હજાર ટકા ને જ્ઞાનદાન તો કરે લોકો આ જ્ઞાનદાન કે પુસ્તકનું દાન કરવાથી જ્ઞાનદાન થાય જ્ઞાન થી માણસ નું સારું ચાલે જ્ઞાન શું કેવાય જ્ઞાનદાન કોઈ ઘર મારા પુસ્તક સભા દો એક હિસાબ સા પૈસા મોકલી આપ્યો શું કરે તમારે ફી અપવાસ વધશે કેટલા પૈસા એ લોકો લે છે અમેરિકામાં બારમી ને પચીસ વર્ષ હશે અમેરિકામાં બાર જેટલે પછી બહુ ભારે હોય છે આ કોર્ષમાં કોર્ષના ખર્ચા જબરજસ્ત હોય છે એટલે દર મહિને આ અમારી તાજી ઠીક કરવાની અમારી બે કરવાની પચીસ ધોરણ ના રેલ્યુએશન માં તમારે રકમ આપી આટલું તમારે બહુ સારું છે પાંચ આજ્ઞા પૂરું થઈ ગયો હવે તમે ખરેખર સિદ્ધાત્મા છે કે ભગવતી છે ખરેખર પણ હું અશોક છું એ અહંકાર આજે અહંકાર ભૂ કરું આજે અહંકાર બોલતા દે જતા રહે તમે ને કારણ કે કરતા પર છૂટી ગયું માત્ર કર્મ વધે એ અહંકાર કહેવાય સમજો ને અહંકાર ગયો નહીં ને તો ડાક્ટર અંધે છે ને આજે અહંકાર ના મુભાગ એવું હું જે હું જે આરોગ્ય ભાવુ રહે તે હું પોતાની નું જ કરું હું શું જાતો સમજે ને અહંકાર ગયો ભરોગિક તો હું કરતો રહી એ અહંકાર હતો સમજે ને અંધેશ ને સાયન્ટિક વિજ્ઞાન અહંકાર મુકતા હવે રાત્રે આ જ્ઞાન મળ્યા પછી તમારે શું કહ્યું હતું કે જ્ઞાની પાસે જ કહી જાય સાથે અલગ અલગ